ભગવાન તો ભગવાન આપશે તમને દેખાય છે તમને ના દેખાય છે દિવ ચકુ આપીશ ત્યારે દેખાય છે તમને પછી બધા દેખાય પરમાણુ ભેગા થાય માણસો છોકરા ભોપરા ગાય ભે બધું વિજ્ઞાન જ ચાલી ભગવાન છે ભગવાન ના હોતા જાય ભગવાન ની હાજરી ને વિજ્ઞાન ચાલે થાય એમની હાજરી ખાલી અહીં મારી હાજરી થી એક માસ એક માસ બંદુક લઈને પાછો પડ્યો માસ તો પેલો બંદુક મારી હાજરી બધી શાંત થઈ જાય અહીં કશું ના કરે મારે કશું કહેવું પડે સતરામ થાય હાજરી કામ થાય એમાં દ્રષ્ટિ પડે તો કામ થાય દ્રષ્ટિ પર સેવા ફળ બંને મળે સેવા ફરતી સંસાર બધો સારો ચાલે અને દ્રષ્ટિ પરથી મોક્ષ મળે ચાર વાંચ્યા નહી આપ્યા તો કોઈ વર્ષોના તમામ બાબત આવી ગઈ નહી તો સાત લોકો ને અમર જવાની શક્તિ નહીં થઈ આવી દશા થઈ ગઈ બધા ભૂલ તો કરી નાખે પણ પછી સહન કરતી બેન કે છે કે આપનું કે ભોગવે તેની ભૂલ વાત છે ને તો કે એ વાત કે છે કે ભૂલ તો કરી નાખીએ છીએ भोगवे भूल कहे आप मैं दुख दे तो ये भूल छे अपने दुख को समझी रहे आप भूल भोगित शू બધું સમજાય છે જીવ બળે અંદર એ તો બળે જ ને પણ આ ભૂલ કોની છે ખબર પડી એટલે નવો હિસાબ પાછો ચીકણો ના કરીને કે આ જૂનું તો ભોગવીયે અને પછી નવું ભગાડીએ બે ખોટ ના ખાય એક લમણે લખેલી એક જ ખોટ ખાવાની બે ખોટ ના ખાય પેલું તો એક તો ત્યાં ગયા એની ખોટ એના પછી કકડા મારા ત્યાં હજાર ગયા તૈયાર કોઈ બાપુ આપી દેવાના કઈ અને ગેસ એને બધાને કે માં કોનું જ મળું જોયું તું મેં મારા ઘરના લોકોએ કે આપડે આપડે આજ પકડ્યા એ પકડા છે તારે ગુનેગાર એ લોકો ગયો પકડા છે તારે ગુનેગાર સમજાવ પડી સારી નઈ એટલું હમદાર પાડે મોકશે એક જ વાક્ય છે એની ભૂલજો સમજ પડે દુનિયામાં આપણે આપડે રાઈટ સાઈડ માં રોંગ સાઈડ માં આવીને આપડે પગ તોડી નાખ્યો તો તમે આગળ આપણે અન્યાય કર્યો એ જગતના લોકો શું કે આને અન્યાય કર્યો ભાઈ ને પણ તેથી કરીને આપડે પગ હાજર થાય આપડે તો ભોગવ છુટ આપણી પેલો પકડાયા કઈ પણ ભોગવું પડે એ ભૂલે આપડા સિવાય કોઈ ભોગવ આપણે દુખ આપી શકે નહીં સરકારે દુખ આપે આપડી જ ભૂલ ને રહી ને ન્યાય ખોરવાના જ તમે જાણો આ માટે દુખ આપે છે એ તમારો અન્યાય છે ને એથી સંસાર ઉભો થશે વધારે વધારે દુઃખ માં ઘર કરો અને છૂટવાનો માર્ગે કે દુખ આપનારો નિમિત્ત છે અને મારી જ ભૂલ છે મારા જ ભૂલ નો ફર છે શું એટલે છુટકારો થઈ જાય ચાલ આટલા બહુ માં ત્યાં આટલું શીખી ગઈ એટલું બહુ આપણ કે નહીં બહુ આટલો બધો હોગે છે અમેરિકાનું શું નથી મળતું બધું અમેરિકાના સ્ટોર માં શું ના મળે आ गया, ना अपने स्टोर मे गमी लीधु तो पैसा आप नहीं पास मुश्किल लावा फोन कर ના લીધું આવો આવો આવો જય સચિરા તમને લાગત નહીં આ લઈએ તમારે દી વર્લ્ડ ઇઝ ધી પદલ ઇઝ સેલ્ફ ગોડ હેઝ નોટ પદલ દિસ વર્લ્ડ એટ ઓલ ઓનલી સાઇન્ટિફિક આજે God has not created this world at all God is created correct by christian view point by indian view point by muslim view point not by fact there are two view points to solve this puzzle one relative view point one real view point ek par badal thol thai gyu pachi padal guna thai jindagi ma etad kela badal ba thai che pachi padal guna nahi thai badal guna thai le dukh na thai નિરંતર સમાધિ માં રેવાય બહેના છોકરા ઘર ફેમિલી સાથે સમાધિ નું નિરંતર રેવાય એવું વિજ્ઞાન હોય શું એવું આક્રમ વિજ્ઞાન છે જે કોઈ પણ કોઈ બુદ્ધિ ને જ નથી કોઈ પણ એવો બુદ્ધિશાળી નથી જેને આ વિજ્ઞાન ગાંઠતું હોય શું કહ્યું બુદ્ધિ ને ધૂળ કરી નાખી ગણું કારણ મારી બુદ્ધિ જ નહી મારા બિલકુલ બુદ્ધિ ના હોય સમજાતો નથી મારા બુદ્ધિ બિલકુલ બુદ્ધિ ને વિશ્વાસ નથી એવું મેં તો પુસ્તકો માં લખ્યું સાંભળ્યું એટલા માટે બધી બહુ બુદ્ધિ વધે ની અને પૈસા જતા રે એટલે કે બુદ્ધિ જ છે પૈસા ને બુદ્ધિ છે એ વખણ પૈસા જતા એ બુદ્ધું કે પૈસા લીધે કેટલાય બુદ્ધિશાહ બધા કારકુન થી ફર્યા કરે ચંપલ ઓઠ ના કશી વકર ના ભાઈ એવું જોવા નથી આવતું કઈ વખત ભાઈ બુદ્ધિશા ચંપલ કહે એટલે આ બધી વસ્તુ જાણવા ને આ વર્લ્ડ માં કોઈ ચીજ એવી નથી ના જાણવાની ના મળે આખા વર્લ્ડ ની રીતે બન્યું કોને બનાવ્યું શીર ચાલે છે કોણ ફેલાવે છે બધી અને બિલકુલ જે માણસને સ્વતંત્ર બનાવે છે ભગવાન થી પણ સ્વતંત્ર બનાવે છે તને ગમે બધું આ ચાર મહિના થી ઈચ્છા થતી ફોન આવ્યો હતો ફોન આવ્યો હતો દાદા પડે લખ્યું બાર લાખ રૂપિયા ઘટ કરીને અમને ઇન્વાઈટ કરે છે અમારે પૈસા પૈસા લેવા ના હોય ફક્તુનાળુ અમારા જે આવ્યા હોય બધા ભારૂનાળુ આવે છે અમે ઇન્ડિયામાં ભાડું નાળું ઘર નું ખર્ચે છે जयंती भाई दर्जी जयंती है थू थू समझना पड़ी समझ नहीं पड़े आ ते कहो शु करव जो शब्द पे ते कहु जो कहीं पर करो तथे आत्म बल घटे कई करो तो अंडर समझे शुभ वर्ल्ड के हूँ शुभारो बुद्धि ओ नी तो पड़े ने कारणसर बुद्धि ओछी हो समझ ना ઓછી બુદ્ધિ વાળા સારી સમજણ પડે વધારે બુદ્ધિ વાળો ડકો હોય વાળા બુદ્ધિ નામ બુદ્ધિ ના એની પર ઓછી એટલે સમજણ સારી હોય ઓછી બુદ્ધિ અમારા બિલકુલ નથી અમારે સમજણ બહુ હોય જેમ ઓછી બુદ્ધિ તેમ સમજણ સારી હોય શું કહે બહુ બુદ્ધિ તો એ ઈમોશનલ હોય કેવો હોય મોસન મોસન માં મોસમ માં માણસો ઇમોશનલ થાય છે બુદ્ધિ ને લઈને નાની સમાધિ નથી એક સેકન્ડ પણ મારી સમાધિ છવ્વીસ વર્ષથી અમને ગાળો પડે ધોળો મારે મારે જેલમાં ગાલે તો મારી સમાધિ જાય નઈ મારે તો સમાધિ ના જાય અને લોકોને તો માન આપીએ સમાધિ જ સૌથી સારામાં સારું ફલાહારી જીવન હોય ફલાહારી ફળ ફ્રુટ ફ્રુટ ફ્રુટ બસ મારા ચીતો હોય તો એની સમજવાની શક્તિ બહુ જબરદસ્ત હોય શું અને પ્યોર વેજીટે તો એની સમજ શક્તિ પણ બીજા લોકો કરતા બહુ ઉત્તમ પ્રકારી હોય શું કહ્યું પછી બટાકા ખાતો હોય એવું તો બધું ખાતો હોય ઈડા ખાતો હોય ત્યારે એ બીજા લોકો કરતા સારી ખાઈ અને પછી આવે અને પછી મનુષ્ય નું માઉસ ખાય એ ખરાબ માં ખરાબ એ જાનવર જ કેવાય અને જે જાનવર નું ખાય તે હાફ જાનવર કેવાય શું કહ્યું હાફ જાનવર પાછવતા મનુષ્ય છે પણ પાછવી છે કેવા છે જયારે બકરી ના બચ્યા નહી ખાવા જોઈએ માણસ બચ્ચા ખાવા જોઈએ શું કર્યું ના બચ્યા ખીચાવશું કીધા છે ખાવાતા છે મંસાહાર તો અડા કેમ કર્યું छता अड़ता, अड़ता है सारू कई खाशो नहीं खाता होटू से खाशो तो ते छूटाशो करवा जो है मानसो एक बार समझी लो करवाजे તમે બધું ખાવ છો એ બધું જીવો જ ખાવ છો તમે હા ઘઉં ચોખા બાજરી બધું આ જીવો જ છે પણ જ્યાં સુધી તમને ખાવાનો અધિકાર છે કે જે જીવો ત્રાસ નથી પામતા જીવન મારશો નહીં કેશો નહીં મારશો નહીં અને જે જે ત્રાસ નથી પામતા એટલે આપડે ઘઉં ને બોલીએ ઘઉને કે આપડે ઘઉં ને બાપાના તો એ જતા ના રે આગુ પા જીવત ખાવાના છે આવી રીતે ખાવ બધી વાતચીત કરજો હા બધા ખુલાસા થાય તબક્ ખાતા મને વધો નથી કારણ તમે લોક પૂજ્ય કેવાય છે શું કેવાય લોક પૂજ્ય બરનાટસો ને કોઈ પૂછ્યું કે તમે માંસાહાર કેમ નથી કરતા મારુ બોડી કબ્રસ્તાન નથી ક્યાં જીવતા છે ત્યાં હું સિવિલા ખાના બધા મોટા મોટો બ્લેમ કર્યો કે હું સિવિલાઇઝ થવા માંગુ છું એનો અર્થે એ થયો ભોલાભાઈ પૂછે વર્લ્ડ માં સિવિલા જાનવરો પંખીઓ માં કવું તર પક્ષીઓ બધા છે એમાં કબૂતર ના કરે એમાં બે ભાગ છે ભાગને પેટે એને પેટે ખાય જાનવર માં જાયતા રે અને બે જાતના ઈંડા હોય છે બે જાતના ઈડા હોય છે એમ કહીને વર્લ્ડ ને ફૂલીસ બનાવે છે આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી જેમાં જીવ વગર ખાવી ખાઈ શકાય જી વગર ખવાય જ નહી આપડે જેમાં જીવ હોય ને તે મારીને પછી ખવાય શું કયું जीव वग खाए नही बनाया जीव नीव हो पति खो कह फीव छा कहवा फल जीव छूट फ्रूट फिर जीव छ जो में तो एक एक जानवर अजीब नानवर अजीब न खाए गाय भेस को अजीब न खाए तो मनसो बिल તમે ઘઉં બાજરી ચોખા બધું દહી ગળી ને ખાધું અને સારી રસોઈ કરીને ખાધી તો એ જીવો જીવો જે મરી ગયા તેનું શું કારણ કે એને તમે પચાસ રૂપિયા નફો મળ્યો જીવો મળી ગયા દસ રૂપિયા એમની ગતિ ઉંચી જાય સમજો ને એટલે બધું ગોઠવાયેલો ક્રમ છે આઈ ના રહીશો આપ જયંતીભી ખરા તમે માણસ ના ખોડિયા ને નામ આપી દેજો માણસ ના ખોડિયા ને એક નામ નામ આપેલું છે નામ આપેલું ખરેખર કોણ છું મને ખબર નથી ખરેખર ખબર નથી મને એ જાણે ત્યાર પછી આત્મબળ વધે એ જાણ્યા છે આત્મબળ વધે હું જાણવા તમને હું કઈ આપું હું રિયલાઈઝ કરી આપું તમને રિયલાઈઝ પછી ભૂલાય નઈ એવું નિરંતર જાગૃતિ રહેવું કેવું નિરંતર મારી આજ્ઞા ભરો તો હું જોડે પાંચ આજ્ઞા આપું છું સર્વ દુખો થી મુક્ત થવાનું સંસાર માં સારી રીતે સંસાર ચાલ્યા કરે લગભગ ત્રીસ ચાલીસ હજાર માણસો ચાલે છે અને આશ્ચર્ય છે શું છે આવું બનેલું ને તેવું બને છે અનુભતિ બાકી દીવાળી પધલ ઇટ સાહેલ પધલ થયેલું છે તે પધલ જ ઉભા કે કહ્યું જયંતિભાઈ મારું બગાડ્યું આ કે તરત પધલ થાય કે ના થાય જયંતિભાઈ નુકસાન કર્યું પધલ થાય नुकसान न करे तो भी पजल उ नुकसान न करे तो पजल तो ज्ञान थे दुख जॉब्लम उत नहीं समय आता समय आता पजल सोल्व करवा है आमे, आमे दादा, दादा वस्तु खरी के जिंदगी लखेलु होने छुटकारो नहीं जिंदगी दुःख लखेल छुटकार नहीं जता नहीं, नहीं लाइट तो नहीं वागे। तो ठोकर नही होते करोगा पड़ सजवा तुम अटेन्न ना सुब અજવાળું હોવું પચાસ વર્ષ સુધી નથી આવતું નથી આવતું પણ અજવાળું પચાસ વર્ષ સુધી કે દસ વર્ષ સુધી આવતું નથી અમે આપીએ તમને બધી હરેક વસ્તુ તમે માગો એ બધી વસ્તુ આપીએ તારે કેમ કે આ બધા લોકો લૂંટાઈ ગયેલા તમારી પાસે શું હોય આ લૂટાઈ ને ત્યાં આયા છો અમેરિકા એ વાત પાસે શું હોય મારે બધી વસ્તુ તમારે આપવી પડે લાયકાત મને ભેગા થયા નહી એ ઓછી લાયકાત કેટલા પુણ્ય સારી એ જ અધિકાર છે બાકી લાયકાત ક્યાંથી લાવ્યા અત્યારે બહુ બજાર ઓળખે થાય એ ગ્રહો ને કારણે પડે બાર ની વસ્તુ છે એ લોકો કશું ના કરે એ લોકો તો એવું છે ને ગવર્મેન્ટ ને જેવું બંધાયેલું એ એટલે ગ્રહો તમારી મેઠા છે ને તે કરે છે એટલે હું જો શનિ નડવે છે અઠાગ્રહ એ શનિ નો ગ્રહ મંગળનો મંગળનો કેવી દેખાવા મળે મંગળ મતા ગ્રહ પકડે અમારું જ સાથે કોકના સાથે માન ના આપે એ નડતો હોય બધા તમારાગ્રહ મતાગ્રહ દુરાગ્રહ કદાગ્રહો છે તમે પહેલેથી કેતો હતો નથી અમારા શું કહ્યું એટલે અમને કોઈ ગ્રહ ના નડે निरंतर निरंतर सुख निरंतर सुख दुख ना ना करे ना के दुनिया मा सिधा ने तकलिफ पड़ती होने जुदी क्या बोला दुनिया सीधा लोग ने, ने कम तकलीफ पड़े दिखाए तुम सीधा मैं ધર્મ કરી રહ્યો છે તકલીફ પડે છે એ જે તકલીફ પડે છે એ પેહલાનો ઈચ્છા શીખવાય છે અને નવો છે તે સારું કામ કર્યું એનું ફળ આવશે એમ એટલે પેલા એને ઘઉં વા્યા હતા અત્યારે આ પેલા એને બાવરીયા વા એટલે એને કાંટા લાગે છે હવે એ ઘઉં વાઈ રહ્યો છે એટલે પછી સારું લાગશે ને એટલે એમ તકલીફ દેખાય ખરી પડે બિચારાને ફરી નવું સાથે સારું કરે છે એટલે એને ફળ સારું પડશે સમજ પડે ને વાવ હોય છે એ વાવ માં અંદર જઈને બોલીએ કે તું ચોર છે વાવ શું કે આપડે સમજી જવું કે હો આ દુનિયા કઈ જાતની છે હું ચોરકું છે એ મને ચોર કે છે તો આપડે સારું ખોટું દેખાય છે કોઈ ડકો નથી આપડે નક્કી કરીએ કે બહુ ને આ છે તો દરેક દોષ દેખાયો હોય દરેક દેશ દેખાય એટલે કે આ દપડાવી છે એની પણ કરે એ તૈયારી જ કરતી હોય મેચ માફી માંગી દેવી હે ભગવાન આવું શા માટે જે ભજીયા બને આલે છે જલેબી બને આવે છે લાડવા બને આલે જોડે ઝકડો બાર પોલીસ વાળા જોડે કરીએ બીજા જોડે કરીએ વેરી જોડે એવું જ નાગ ને જયંતિ તમને કેવું લાગે મારી વાત બરોબર છે હમણે કોઈ કાંકરો માર્યો હોય તો તમે દેખાય એટલે પછી એની પર શું કરો ગુસ્સો થઈ જાવ નઈ આમ કાંકરો મારે લોહી નીકળે ના લોહી નીકળે તો એ પર ગુસ્સે છે શું સમજે પકડો એને અને ઉપર ડુંગર પરથી કબડતી કબડતો પડ્યો અને મથા પર પડ્યો એનું કઈક નહીં હાલ તો શું કારણ કુદરતી કોઈ મારો એટલે હા એટલે આપડે શું જોઈએ છે કે આ કોકે માર્યો અને આ તો કુદરતી પડ્યો બધું કુદરતી છે આ લોકોને જે ભ્રાંતિ દેવું લાગે છે બધું કુદરતી છે ભ્રાંતિ દેવ દેખાય છે આને મને આમ કર્યું એ નિમિત છે આ જગત માં કોઈ જીવ દોષિત છે નહીર્દોષ જ છે જે દોષિત દેખાય છે એજ તમારી ભ્રાંતિ બોલો કેટલા લોકોને આખું જગત દોષી જડે ના ચડે પોતે ન્યાયાધીશ જેથી પોતે ન્યાયાધીશ પોતે આરોપી વકીલ અને પોતે વકીલ બોલો ખેલી ભૂલ્યો જડે વકીલે પોતે નિકાલ ને ચાલે ફેરવા ના થાય ત્યાં સુધી આપડે ચેતવું જોઈએ બેન પૂછે કે તો એનો ઉપાય શું બધા ઉપાય અમે બતાવી દઈએ ઉપાય બતાવી દઈશું શનિવારે ચાર સાડા ચાર ડોલર થશે અરે સત્તર હજાર રૂપિયા થશે કે અમારા ત્રણેય નો તમે ખાલી દર્શન કરવા માં ભાદર આગળ લખો તો દર્શન તો જરૂર કર્યા છે આ જ્ઞાન છે ને એ લોકો પુણ્ય વધારે દાદા પુણ્ય વધારે ચાલો દાદા ને શું છે લોકો અઠવાડિયામાં બે દાદા ચિંતા બંધ કરી છે ને શનિવાર રવિવાર બધા દિવસ બંધ દાદા ચિંતા બંધ 3-7 7 બંધ કરવું છે કે નથી ને આ લોકો ને જેમથી બોલ કરજો હા તમારે જો અધ્યાત્મ માં જય સચીરા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે બીજું હવે આજે તમે પેલો અક્રમ વિજ્ઞાન નું કોઈ કિંમત ને? કે કે છે આપણા થોડું આપડા કાંતિભાઈ જેમ વીતી હોય એમાં સોનામાં તાબુ નાખે છે ને સોનું શું થતું કેમ તાબુ નાખવું પડ્યું કઠણ કરવા માટે તેથી કરી જુદું થાય કે ના થાય બે જુદા છે જુદા જ છે જુદો કરી શકાય પછી શું કયું પ્રયોગે કરીને એનો પ્રયોગ કરી જુદું થાય કે ના થાય એવું આત્મા પ્રયોગ કરીને જુદા કરી શકે જ્ઞાની પુરુષ શું કહ્યું પછી કે જળ દેખાય છે જળ દેખાય છે ચેતન जड़ जड़ दिखाय जड़ देखाय जल दारख शक्ति uh. जड़े के चेतन आ चेतन जड़ तो है पर चेतन तत्व जड़ तो है चेतन तत्व तो खरु ने हाँ चेतन तत्व थी आ जड़ चार ये हादिर न हो जाए ચેતન તત્વ કરતું નથી ને ચેતન તત્વ ની હાજરી આ મિકેનિકલ હાથમાં છે જે અત્યારે કામ કરી રહ્યો છે તે મિકેનિકલ હાથમાં છે અને બીજો દર અસલ છે બે હાથમાં છે અત્યારે મિકેનિકલ હાથમાં તમે પોતાનું સ્વરૂપ માનું છો હું છું આ હું ખાઉ છું આ ગાડી જ છે ખાવાનું પેટ્રોલ નાખ્યું એટલે છું હું જગત એ માન્યું કે હું જયંતિ ભાઈ નામ પાડ્યું જયંતિ હું જયંતિ બધા આવ્યું તોફાન પોતાનું હું રિયલાઇઝ થઈ શક્યું એક મિકેનિકલ છે અને બીજો દર અસલ ચેતન બે ચેતન શાસ્ત્રકારો નામ આપ્યું તમને એમ હવે તમે સતર છો માની બેઠા છો એ છ અને માની બેઠા છો રાંગલીપ બેસી ગઈ છે રાંગ જયંતિ ઇઝ ધી ફર્સ્ટ બિલીફ આ ભાઈ નો ધણી થયું સેકન્ડ રંગ દેલીપુ એન્જિનિયર છું થર્ડ રંગ દલીપ હું આમ છું તેમ છું અને મામા થાકોટલી રંગબે બેઠી છે રંગ બિલીફો બધી ફ્રેકચર કરી નાખું પછી રાઈટ બિલિફ રાઈટ રાઈટ ગુજરાતી સમ્યક દર્શન થઈ જાય રાતમાં શું કામ ચાલુ થઈ ગયું આ મિથ્યા દર્શન છે રોંગ બિલીફ સમજાય તમને હવે રંગોલી પછી અત્યારે થાય કેટલી બધી બેફેલી વાળો છું બધું બધી જાતની રંગોલી પછી મૂછો વાળો બંને જાત ને મૂછો વાળો માં મન तो एक पुन उगती बहुज पुण्य કાગળ લખતા નથી મળતો એમની ફરિયાદ હતી દાદા એ મોટી ફરિયાદ હતી એમની છોકરાઓ મને ભૂલી ગયા કોઈ કાગળ નથી લખતું મારી ખબર નથી રાખતું એમ કઈ રડતા તમારે ઉધાર છે ભાગી જવું છે ફાવતી નથી આયની પછી ભાગી જ એકવાર જ્ઞાન લે પછી કેમ લાગે છે જો પછી ભાગી જવાનું એમણે જવું છે પણ વાઇફે જવું નથી કારણ કે છોકરાઓનું બળતણ પકડે ના એવું કશું નઈ છોકરા એમ કદાચ ભણવાનું કદાચ સાધન